બોલો કે છે હું કરું હું કરું એટલે તું કરું છું કે કલ્પના જો આગળની વાત જાણવામાં આવે ને તો આન હસ્પિટલ માં લઈ જવા પડેલ હસ્પિટલ લઈ જાવ બતા દેવ તો બતા દે કે આજ તુકરમાં એકસીડે તીસરે દિવ તો ક્યાં હોય સાવધાન રહે સાવધાન રહે હોય ગશ આગળ નું જાણવાની જરૂર ના રાખજો કોઈ આગળ નું જાણવાનું જે દેખાય નહી એને બહુ મોટું નુકસાન છે એમ કે છે ઘણા વેપારીઓ એવું કરે છે સહારો લઈ ને ધંધાઓ કરે છે એટલે એક જણ છે ને વા એટલે વેપાર તો ક્યાં જ કરે એક માસ પોતાને જોથું જ્ઞાન બતાવે ને તો એક માસ નહી પરિણિત બગડ્યા વગર રહે નહીં જાણ્યું કે બગડે અમુક પંદર દાણા પછી લાખ રૂપિયા મળવાની વાત કરો ટીવી ની શું કરવા વાત કરો લાખ રૂપિયા ની મળવાની વાત કરે તો ગમત થઈ જાય અને બંને જાણે એટલે ખરાબ વખત સારા માં કઈક ઠીક રહે કઈક એટલે બંને જાણે તો ખરાબો દગી જાય આ લોકો એક પાંચ મિનિટ જ્યોતિષ કરી શકે નઈ દાદા તમને તો આમ દેખાતું હોય છે પડદો પાડી દીધો દાદા જગ્યા હોય કોઈ શક્તિ વ્યવસ્થિત છે એમ આપડે કહીએ છીએ અને જ્યોતિષશાસ્ત્ર એમ કે છે તમને આવું થશે તેવું થશે ભરણું થશે એટલે એના આવડું થાય તો મન બગડ્યું એટલે જ્યોતિષ તો ઉગાડ જ કરવા જેવું નથી આ જે જ્યોતિષ ચાલે છે કેવી રીતે ચાલે છે કે તમને તમારું મોડું જોયે અને તમને એને બઉ આ જોવાની શક્તિ હોય છે માણસ ને ઓળખવાની અને પછી કે છે તમને આમ થશે તેમ થશે પૈસા પડાયો ઘણો આપણને કેવા પૈસા ના લેતા હોય એ આપણને અમુક સારી સારી વાત કે બીજી દબાઈ દેવા ના કે ભાઈ તમારે એક છોકરો મરી જવાનો છે ઉઠી જાય કે તમારી વાત ખોટી છે એટલે જ્યોતિષ માં કશું માલ જ નથી જ્યોતિષ એ વસ્તુ કરેક્ટ છે સાચી છે બિલકુલ સાચી પણ જાણનાર નથી આજે એને જાણના માટે ચોખ્ખા માણસો છે એ પૂછે છે એ ગ્રહો જે ઉપર છે ને એ ગ્રહો નઈ તમારી મહી પડ્યા છે તે અસર કરે છે તમારી મહી નવ ગ્રહો છે ને તે અસર કરે છે ઉપર વાળા તો કઈ અસર ઉપર વાળા તો એમની રાણી સાથે એ મજા કરે છે બધા તમારી અંદર સત્યાગ્રહાગ્રહ કરતા નડતા ને કા કોઈ હઠાગ્રહ કરે છે તમારા ઘર માં શનિક નો નથી તો દુરાગ્રહ કરે છે કોઈ સાચી વાત જાણતો હોય છે કદાગ્રહ કેવાય એક ગ્રહ નડે હા મારો એક ગ્રહ હોય નહિ નવે ગ્રહો અમને અમારે થઈ ગયા માણસો હિસાબ અંદર વાળા ગ્રહો પર અસર કરશે અંદર ના ગ્રહો પર અસર કરશે અસર કરે છે ને લહેર પણ કરે છે જગત તો એમ જ માને છે કે એ જ ગ્રહો નડે છે એ આ બ્રાહ્મણ શીખવાડેલું કે ગ્રહો નડે છે એટલે પછી લોકો એની પર વેરબંધે પૈસા આવે પંચધાસુ ની પેરે તો લોકો એમ કે પૈસા આવે પૂછે છે કે અંદર ના ગ્રહ નડતા હોય તો શું કરવું અંદર ગ્રહ નડતા હોય તો શું કરું દાદા નું નામ દેવું બંધી છે એટલે ગરમ બંધી છે આ પર આમાં મૂકવું અનુકૂળ છે આ પ્રેસ સોનું પેરવાથી શું ફાયદો થાય સોનું તો ઇલેક્ટ્રિકલ ફાયદો થાય છે આ બધું ફાયદા વાળું છે ગરમ પર નથી પછી બધું વધારે મતલબ છે ફાયદાનો સરેરાશ નથી ઉદ્યોગનો ગરમ બધું જ આવે આટマーケટમાં શું નથી ઇલેક્ટ્રિકલ છે કઈ એટલી ઇન્ડસ્ટ્રી બોડી છે કઈ કરતો નથી જળ કઈ કરતો નથી તો તમારે માર્યો તો કોને માર્યો આ ભટ્ટ આવ્યા જળ પૂછું લાગે હું એ જ રહું છું આત્મા નો આવે તો તમને શું થાય છે તો પછી ડેટ બોડી છે લોક વ્યવહાર થી અલૌકિક સાચી વાત કરી તમારે રિયલ સ્પીકિંગ જાણવું હોય પૂછબળે મારી બરોબર અને લોક વ્યવહાર થી એક વાર્ટના હિસાબે કર્યા પકડશે તમે જ માર્યો બરોબર છે શું ભાઈ તમે જ મેળવ કરીને માર્યો આત્મા એ કરીને એટલે અહીંના વ્યવહાર બે જુદા છે અલૌકિક વ્યવહાર જુદા છે અલૌકિક પછી અંતસ્કરણ ના હોય તમારે ધ્યાન મતભેદ પડે તો પેલો અંતસ્ખર મતભેદ પેલો પડે ત્યાર પછી બાહ્યકરણ પડે માટે અંતસ્થ પડે નાખું કે હમણાં બગાઈ જશે એટલું જ કામ કરે આખા અંતરસ્તર માં કોઈ વખત બુદ્ધિ કામ કર્યા કરે કોઈ વખત કર્યા કરે પાર્લામેન્ટ એ અર્લામેન્ટ ભરાય ને ઠરાવ કરે એમાં જેના તરફ વધુ વોટિંગ ત્યાં કામ થાય તે અહંકાર પ્રેસિડન્ટ હોય છે એમાં મન કે એ બુદ્ધિ એ કબૂલ કર્યું કે તમે અહંકાર સહી કર્યો ચીત માને ના માને તો અને ચિત્તે કહ્યું જો બુદ્ધિ કબૂલ કર્યું તો અહંકાર સહી કરી આપે મન માને કે ના માને એવું અંદર પાર્લામેન્ટ ચાલ્યા કરે છે કામ લેવાના નહિ બુદ્ધિ વડા પ્રધાન છે વડાપ્રધાન કે એટલે યોગ કર્યા છે સરકાર કેવાય હવે ત્યાં આગળ રહ્યો ઝઘડો કયો આગળ મન બુદ્ધિચિત અહંકાર કેટલાક ભરાય એકાકાર થઈ જાય તો પાર્લામેન્ટ સર્વાનુમતે થઈ સરવાનું અને કેટલાક મન જે કેસેપ્ટ કર્યો ચિત કયું એક્સેપ્ટ કરે તો ત્યાં એક બાજુ થઈ ગયા એક બાજુ પેલું મન એકલું કરી ગયું એવી રીતે પાર્લામેન્ટમાં ઠરાવ થયા કરે એ જ અંતર જરાવ થાય છે એ જ અંત સાંભળે નઈ ને અમારી પાર્લામેન્ટ થઈ ગયું કમ્પ્લીટ અહંકાર અહંકાર પ્રેસિડેન્ટ તેમ છીએ બુદ્ધિ માં અમે અભૂત છીએ અને મન તો અમારું રાખે ખાવાનું હોય સારું મળ્યું હોય કોઈ ગાળ ભાઈ જાય તો એ સમાધિ માં રાખે કોઈ પુલ ચડાવે તો એ રાખે સમાધિ જાય નહી પેલી પાર્લામેન્ટ છે ત્યાં સુધી બધું ડખો અહંકાર તો જો અહંકાર તો મળી ગયો અહંકાર તો મળી ગયો સમજી આજે જ્ઞાન લીધું હોય મારા ગાંધી જેવો કોઈ આવી જ એટલે એની મોનોપોલિક આવેન કે છે કે અમે જે તમારી પાસે બેસી રહીએ તો પછી અમારે ફેમિલી નું શું થાય ફહેમી અમારા કુટુંબનું શું થાય કવડાયો કોણ ના એવું બેસી રહેવાનું નહીં હ એમ બેસી રહેવાનું મનમાં જેટલા અવકાશ મળે ને એટલો અવકાશ તમને કામમાંથી નવરાશ મળે એક તો ખરાઈ કરવો ને ભાઈ તદમસ થાયનું કામ કરીને બે ઘર આપણા હાથમાં સત્તા રહે ને ને ને ને ને ને સાઇડ બિઝનેસ માં ગણીએ તો પછી કેમ લાભ થાય દાદા ને સાઈડ બિઝનેસ માં ગણીયે તો લાભ ન થાય ને બીજો પ્રશ્ન અમારે ચર્ચામાં નીકળ્યો હતો કે ગિલોડી ની પૂછડી કપાઈ જાય છે आत्मा है आवत कहवा आत्मा से तो, तो, तो आत्मा धर्माश એવું નથી આત્મા છે તો બતાવે છે કારણ કે આત્મા નીકળી જાય ને પછી ના ચાલે કપાયા પછી પણ આત્મા ચલાવે છે આત્મા કરતા છે ચાલવાનું નહીં પણ આત્મા લઈને ચાર્જ થયેલું છે ચાર્જ ચાલી રહ્યું આત્મા ને લઈને જો ચાર્જ થયું છે આત્મા તો ચાલી ના શકે ને આત્મા ચાલવાની ક્યાં શક્તિ છે આત્મા ને લઈને ચાર્જ થઈ ગયું આજે જો મે નીકળી જાય તો પછી ચાલે જ છે આત્મા તો અ છે ને હા અ કરતા ખરો પણ એના ચાર્જ થયું એટલે બીજો આત્મા ઉભો થયો ને બીજો આત્મા ઉભો ચાલે તડપડે તરફે શું કરાવીએ આત્મા ના પ્રદેશો લંબાય છે બીજો પ્રશ્ન એવો હતો દરેકંદરક્ષ સિમંદર ભગવાન પાસે મોકલા છે શરીર અહીં પેડ્યું રે છે જયારે જ્ઞાની પુરુષ ને પોતાનો પ્રશ્ન ના જડતો હોય ત્યારે એ બોડી મોકલી ને ત્યારે જવાબ મંગાવી લેશે એ પોતે કે છે અક્રમ તો એવું લખ્યું છે અહિયા પ્રકાશભાઈ એમને ખબર આવે તો તાર કરતા હોય ને હૃદય નું ટ્રાન્સપ્લાન્ટેશન કરે છે ને હૃદય બદલે છે ને માણસ ઓપરેશન કરીને એના માટે આપ સુ કહો છો એક માણસ મરી ગયો બીજું હૃદય તેના માં મૂકી દીધું હવે એને કોણ ના કર્મ લાગુ પડેલા એને કોના કર્મ એને પોતાના કે જેનું હાટ મૂક્યું એના કર્મ એને લાગે એટલે એમને જેનો હિસાબ હોય તે બધા ભલી આવે આ કાળ માં જ આવું બધું હૃદય મૂકવાના આ કાળમાં ઘૂંટાઈ ગયેલો છે ને આનું હૃદય જોખમ છે આ બધા જોખમ છે આ પદ્ધત નથી આ બધી જોખમ તો ખરી પણ જીતા ના જોખમ કરી પણ માણસ તો જીવે છે ને લાઈફ મળે ને હા લાઈફ મળે છે કેટલો વખત મળે છે એનો કોઈ પુરાવો નથી આલ્યો છ મહિને હા મરી જાય પણ જેટલો વખત એનું આયુષ્ય લંબાયો તેટલો વખત એને કોના કર્મ લાગુ પડે જેટલો વખત એનું આયુષ્ય લંબાયું એટલો વખત એને કોના કરે અમદાવાદ પેલો પેલો જીવતું ભેગું થયું છે એ ચાલ્યા જ કરો એક ક્ષણ આયુષ કોઈ થી વધી નઈ મા નથી વધ્યું નથી ને બીજા કઈ નવા પાકવાના નથી ભાન એવું શું કયું જીવ નું જીવન ક્યાંથી મૂક્યો આનંદ નથી જીવ એના કેવાના છે મેકેનિકલ છે ને પછી તો મશીને પેરપાટ બદલી મૂકી એવું જ થયું ને કર્મને ના સંબંધ એને પોતાના છે જેટલા હજાર બાકી બાકી રહી ગયા હોય એટલે પછી પૂરા થઈ જાય એમ્બેસેડર ની મેં મોરીશ નું પાઠ ઘડી દીધો એટલે જીવ ની વાત તો કરે છે मरस पाए क्या आगे अवगतियानि जाए क्या गया सक क्या क्या थे ના એ તો બઉ ગણિત મળે તો બધું છે ખબર પડે જ્યોતિષ નું ગણિત મળે જ્યોતિષ નું ગણિત જ્યોતિષ નું ગણિત મળે ને બધી ખબર પડે અત્યારે જ્યોતિષ ગણિત થી આપડે એમ કહીએ કે સૂર્યનારાયણ ક્યાં આગળ અમુક જગ્યા શું જગ્યા એવું બધું જ્યોતિષ નહીં કહેવાય સાહેબ બધું ખબર પડે હોય અને ત્યાં આગળ પછી આ દેહ વગર ભટેક ભટેક ભટેક કર્યા આવે આ દેહ વગર ખોરાક લેવાયેલી અને પછી ચંદુલા ને ખોય કારણ એના મહી પછી અને પછી ખાય એનો એનો કે કે આત્મા ને બોલાવી વાતચીત કરે ને મળે તો એ શું છે એ વાત બરાબર છે બોલાવે ગયા પાછો કેવી રીતે આવેલી ના ગયા હોય તે આવે બીજા ના આવે ભટકતા હોય ને જે આવે ભટકતા હોય છે પુનર્જન્મ લે છે કે હું અહિયાં જન્મ લઈશ અહિયાં જન્મ લઈશ એમ કઈ જાય છે બધા કોઈને ખબર નહી પડે કે હું ક્યાં જન્મ લઈશ અંદર જ્ઞાન થી માલમ પડે છે પકડી લાવે એ બધું બને જવું છે દાદા એમને એક માસ